ઘર માં હોય કરે એટલે આપની હાજરી માં તો એમ કે થાય કારણ કે પછી થાય તો સારું કેવાય મારી ગેરાજી એ નિરંતર ચોવીસ એક કલાક આજ્ઞામાં રહેવાલાક જોવાય પણ મારી આજ્ઞામાં રહે આજ્ઞા ની બાર એક મિનિટ પણ નહી ચાલુ કઈ આજ્ઞા ની બહાર નઈ ચાલશે ગણપતિ છે આજ્ઞા ન રહેવાની આજ્ઞામાં ચોવીસ કલાક માણસો હવે આ બધા આ બધાનું કામ ક્યુ છે જગત નો વિચારો ફેરવો અને જગત ના આ દુઃખ માં નિબંધ થાવી ચાલુ બંધ એટલે વિચારો ફેરવા માટે જ આ બધું એમને બેસી એ લોકો ભ્રમચારી છે આપતો પુત્ર છે ભંડાય છે લોકો પૈસા આવી જાય બધા એમ કે આપડા શિષ્ય એમ કોઈ પરીક્ષા કરો ખરાબ પરીક્ષા નહી પરીક્ષા શંકા ના હોય એવું છે નાપાસ સાહેબ નઈ ઘર ભાર બધું છોડીને પોતાની જાત છોડીને મારી શંકા આજ્ઞા બને છે પોતાની જાતે પણ છોડી દેહાધ્યાસ છોડી દીધો છે પાણી ફાટો છો એ આત્મ શાંતિ રહેશે કઈક પાણી ફાટો નહીં આ તારા દે નો તારે પડી જાય ની પ્રાપ્તિ થાય પડી જાય છે કે તમારે બે હજાર માં મોક્ષણ અહી ગયેલો અહીં થઈ ગયેલો પુણે આ લોકો ને મોક્ષ ના લાયક છે પુણ્ય ને લાયક નથી પુન વેપાર કર્યો હોય પૂર્ણ તમારે પુન બંધાવવાનું તમારે પુનય બંધાવવાની બે જે કઈ પણ સ્ત્રી તબ ત્યાં બધું કરવા માં પુનૈ બંધાય અમે દેવ સાહેબ ત્યાં પ્રાણાયામ બધા ગેડા હોય નિરંતર જાગ્રત પણ જાગૃતિ રહી દાદા ભગવાન માં મિત્રો કેવી રીતે થાય મિત્રો મારી પાસે આવો તો થાય જેમ સંસારી છે એ તો આખો દિવસ વ્યવહાર ની અંદર એ આસકત હોય અને પછી એની પાસે સમય પણ ન હોય કારણ કે પહેલા કળિયુગ ની વાતો હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ આવી તપ બ્રહ્મચર્ય આશ્રમ બાળકો પચીસ પચીસ વર્ષ રહેતા આજે તો કોઈ એવો ટાઈમ પણ નથી તો આવી છે વ્યવહાર ના કારણે સમય જ ના હોય ને સમય ઓછો હોય કે પ્રવૃત્તિ હોય એને નોકરી હોય એમને કહ્યું છે તમારે ન ભય તો તમે દસેન કરેલા આવો ને તો ગાડી જતી હોય ડાયરી કરતો હોય કે ડાયરીઓ બધા રાખી અધી ડાયરીઓ બંદ રાખી ડાયરી પછી ફક્ત દસ માત્ર આટલા હાથ બહુ થઇ ગયો એક હાથ બઉ થઇ ગયો પછી એમને નિર્વા એટલે જે રીતના જેને દાદા ભગવાન આત્મા પ્રાપ્ત થાય એને નિર્ણ ની પ્રાપ્તિ થાય ફરી બધું જે માગે એ માગતો ભૂલે એટલે મોક્ષ ની ઈચ્છા હોય એને તો આ લોકો ઈચ્છા હોય ને પદાર્થ ની આ લોકો પદાર્થ ની ઈચ્છા ના હોય તો શું માગે એમ હા એને માગવાનું તો રહે નઈ હા તો બે બે ભૂલી જાય છે બે તો હોય હું શું ના રહી શકે પૂરા જળદ્રજિયર ચાર પીવાસી થાય મોટે બાકી સારું જરૂર છે સમજી લે અને જુદું છે આવત્યક જુદો છે અને દેહ માં સ્વરૂપ વધતું જ નથી દેહ તો ખાલી છે તો આની કામ કરવા લાગતું નથી કાગ ગયા છે અહંકાર શું મન બુદ્ધિ અંગાર આપણે ચેતન કદું કરતું નથી ચેતન એ જ્ઞાની ના મળે ને તારે આ ગોળ ગોળ ફગાની જવા છે આખો દાદા ચાલ્યો લક્ષી ના પડે એટલા માટે ગુરુ મળ્યા પછી ઓળખવા માટે કહ્યું કે શાસ્ત્ર છે અમે કયા અને હજુ અનાથમાં જતું નથી હજુ અનાથમાં આયાત કરે છે અનાથમાં આયાત કરે છે એટલે હવે આત્મા કેવો હતા કેટલા હજુ તમે ક્યાં સુધી કરીશું એટલે અવક્તવ્ય છે અવર્ણનીય છે એ શાસ્ત્રો આવે જશે અવક્તવ્ય અવર્ણનીય ભૂલ નહિ સુખ એ ધર્મ સુર છે એમાં આત્મા શી શું ભાઈ તાર પછી વેદના જે ઉપરી જ્ઞાની જે વેદ વૈજ્ઞાનિક ત્યાં બંધ કર્યું છે અને એના માટે ગીતાની અંદર બીજા અધ્યાયગુણ વિષય વેદા બે ત્રિગુણ યો ભાર્જુનો એ રીતના પ્રશ્ન ભગવાને અર્જુનનો ઉપદેશ આપ્યો છે ત્યાં વેદો કેવા છે એ તો ત્રિગુણાત્મક છે એનાથી તું પર હોય તો મોલ ચાલે નથી પડે હા આ ખોટું જેવું કહીએ તો દારૂ કીએ રબી રમજે એના કરતા કહીએ ધીરે કરે છે એટલે એમાંથી ભરી રહ્યું ગીતા માંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે હરિગુ કઈ જાગી દે છે રાત લેવાનું ક્યારે જાય એ વાત સાચી છે આપણે કીધું એ પરંતુ એની અંદર જેમ બતાવ્યું કે ગીતા અંદર જેમ આપે વાત કરી આપની વાત સમજ થાય સાથે કે જેમ વહેલો નિગુણાત્મક છે એનાથી પહોંચાવ હવે જે વ્યક્તિએ આવી રીતે અને એને ખબર પડી આમાંથી તો ત્રિગુણાત્મક છે એનાથી આપડે ફળ ગાવાનું છે તો એમાંથી પ્રાપ્ત કરવા માટે એક માર્ગ મળ્યો તો એમ લાવું કેટલું સંગ્રહ થાય છે એટલે ગીતા માંથી આ કઈ આપણું માર્ગદર્શન મળ્યું છે એ ત્રિગુણા છે બુદ્ધિ ને વધાર ને આવ્યું છે બુદ્ધિ વધાર ને આવ્યું છે પણ વિતરાગ જો તારે માર્ગ જોઈતો હોય અને ધૂકવું હોય તો વિતરાગ માર્ગ વિતરાગ થઈ ગયા આનંદ સવતા થી નોમી સૈન ભર્યા પણ એક અનવિત વિચાર આવે ને ત્યારે અનવિસ કરવું છે ત્યારે જડે પોતા બાકી ભ્રમ સ્વરૂપ તમે આપવા નહીં લખવાનો અધિકાર છે પણ સ્વરૂપે બધા નું કિંમત આપે તો બધા અનામી થઈ ગયા હોય એને આ જગત જે વિષય છે એ નડી શકે ખરા આ જગત ના અનામી છે આ જગત ના વિષય તમને તમારું અંદર આ બાર નું જે છે જેમ વચન કાયા તેની મજબૂતી રહે ભ્રમચર ને લઈને તો તમે આગળ વિચાર કરી શકો તમે સમજી શકો ને સમજી નઈ શકો માટે ભ્રમચર્ય પાડવાનું એટલે આપણે વાત કરી કે જેવી રીતના માટે નથી મારી વાત અમુક જ માણસ પામી ગયા હોય જેમ કોલેજ માં માટે જુદું હોય અને આય તેના માટે જુદું હોય એવી રીતે હું જુદું હોય છે એક જગ્યાએ વાત ના વપરાય ને એટલે બધા આપે મંદિર બંધાયું જુદું જ રહેવું ભાઈ મેં કે ભાઈ છે અને તે પણ લુગળા બગર છે તો જ રેવા છું એની તમે જે જોવા પે ચાલ મોકલી ખુબ આનંદ ભાઈ આનંદભાઈ વાત કરે તો આનંદભાઈ આપડે જુદા છે નહી પણ તમને આમ લાગે કે આ જુદા છે મારા બુદ્ધિ નહી એટલે જુદા ના લાગે પણ તમારી બુદ્ધિ કરી લે માં તો દાદા ભગવાન બોલે છે એટલે આમ જુદા ના ભાઈ બુદ્ધિ તો ઓછી થઈ છે એટલે આમાં જે આમ સામાન્ય રીતે શાસ્ત્ર નું એવું છે કે કોઈ પણ નામ પ્રાપ્ત કરવું હોય તો મૂકશું એ પૂછવા પડે પ્રવચન કરે ને એ પુસ્તક નહીં કરે ત્યારે કદાચ આપડે નાખી દઈએ કે હું એ પુસ્તક લઈ મારતા રો હવે શિક્ષક નથી તું મારા મન સમાધાન કરી અને મારા પ્રશ્નો સમાધાન કરે એટલે ભગવાન કૃષ્ણ ભગવાન શું કહ્યું કે હોય તો બધા પ્રશ્નો અમે સમાધાન અને મન સમાધાન પામે તો અંદર શાંતિ શાંતિ કેમ કરી શકાય માલમ પડ્યું છે કે આપણે જોડે કૃષ્ણ ભગવાન સ્વતંત્ર દેહર નહીં પણ બધા કૃષ્ણ ભગવાન ત્યાંથી શ્રદ્ધા સુખ છે જંગલ નું સત્ય નો સ્વીકાર કરે જેનું જેટલું સત્ય છે આ સમજાયું જોઈએ પછી પ્યાર હોય નાનકવાસી અને મંદિર તે બાબત માં આપનું આ તો બૈય બઈ જે છે એ બરાબર નથી એવું આપનું કાલે કેવાનું આધારે મને આજે બન્યું કે સિમંદર સ્વામી નું દેરાબર સિમંદર સ્વામી નું દેરા જબરદસ્ત જી હા જમા હાજર છે પહાડી ક્ષેત્ર માં એવું તમે જાણો જોડે બીજી ચાર મુસી આદિનાથ ભગવાન ભગવાન ની બીજી અદિતનાથ ભગવાન ની છે આનો હેતુ એ છે કે ધર્મ નિષ્પક્ષતા હોવો જોઈએ વિતરાગ ધર્મ છે અને વિતરાગ ધર્મ થી રાગી દેશી ધર્મ છે રા થાય તેવો જો કાલના પ્રશ્નમાં કાલે જે પ્રશ્ન મેં કર્યો હતો એ મંદિર અને સ્થાનક વાસી નો એમાં આપનો અભિપ્રાય જરાક અલગ હતું અને આજે મને ખબર પડી કે દેરાસર છો મને આજે વરી પાછો શંકર ભગવાન તરીકે વિચરે છે મહેસાણા માં તો ઓડી છે એ તો કરવાના જ્યાં જ્યાં જ્યાં લોકો છે સવાણી વગેરે ઘણા જણા છે તે સંભાળે છે એ વ્યવસ્થા જેમ જે અનુસાર સંભાળે છે એમાં જે લોકો વ્યવસ્થા સંભાળે છે એ લોકો પોતાના વિચારો પ્રમાણે બધું કરે ને કરે છે જે લોકો વ્યવસ્થા સંભાળે છે જે લોકો જુદો હતો વિતરાગ માર્ગ જુદો હતો અને જૈન માર્ગ તો ક્યાં સુધી હોય છે કે જીન હોય છે ત્યાં સુધી માર્ગ ના હોય નામ ધારી બ્રાહ્મણ ની છોકરા બ્રાહ્મણ બ્રાહ્મણ ના છોકરા બ્રાહ્મણ પછી એ નામ જૈન કહેવાય સાચા જૈન ની જૈન તો એનું નામ કેવાય કે જીવન ભગવાન ની પાસે બેસી અને કલાક સાંભળે ત્યારે સારસ થાય અને જૈન નો જૈન નો સાગડવાથી સત્વ હોવું જોઈએ નથી જૈન જૈન સુગંધીવાર હોય ખાડું સુગંધી ગંધાઈ જૈન કેવાય એક પણ જૈન હિન્દુ થાયગંધીવાળ દેખાડું બનાય આજુ બાજુ પચાસ પચાસ એરિયા માં ગરીબ લોકો ઘણા લોકો ના દુકાના દુઃખો ને હણે तर पे के चारेढ़ओ के सात पे कस्तुदल सके आपना मानवा प्रमाण बराबर नहीं सतो थी जो प्रेरणा मिली सासों की मन मू से हिसाब करे छे। હા પણ એમાં કયા માણસો સુખી થયા દેખાડો એક પણ એવું કીધું ગરીબ ને સીધો લાભ મળે એવું કઈ નથી લાભ મળે એવું નથી મંદિર એવો સીધો લાભ મળવાની વાત જ નથી મંદિર માં દરેક ના થાય હા પ્રભુ મારા છે અને હા પક્ષપાત ભગવાન ગયા પછી પક્ષપાત પડી ગયા જય નો હતા છે ગંધાય છે જય જય તો શ્રેષ્ઠ પુરુષ કહેવાય શ્રેષ્ઠ કેવાય આજુબાજુ સુગંધી આવે અહીંયા આગળ વચ્ચે સુગંધી આપે અને મન સુગી ના આપે કઈ જાતનું વિતરાગ ના વિરોધ વર્તુ થો વિતરાગ ની વાત અનસમજણ માં આવેલી છે સમજણ નથી એની વાત સમજવામાં આવે તો વિતરાગ કેટલા નથી વિતરાગ તો સમજવામાં નહીં ધર્મચાલ્યો સસંદ ઉપર ચાલી રહ્યો ભગવાન વિતરાગ એક વાત હું આવો અને તમને એક ચિંતા થાય તેને જવાબદાર મૂક્યો છે ધંધો કરતા ચિંતા ના થાય એવી કોઈ શંકા નથી અમને આપના પ્રત્યે એમ નહીં એમ નહીં એવો વિતરાગ માર્ગ છે એમને કઉ વિતરાગ મારા છે ક્યાં છે પણ જે અહીં પછી એના અનુભવ થાય કહીએ થાય છે કે નહીં ગત નો જોઈને જવાનંદ એમ જ લાગે કે આ એક ગત છે અમારા રાજસ્થાન જે ગામ છે એમાં જેનો પેલા વૈષ્ણવ હતા એના મંદિરો છે આજ નું જે એક મંદિર છે ગામની અંદર એ हमना दस वर्ष प्रतिष्ठा थी भैनी प्रतिष्ठा भी साथ थी बड़ा फाउंडेशन पर मैंने जैनो ना जित राजस्थान मैं અમુક તીન ધુઈ ત્રણ ધુઈ બી છે એ માય એ કચ્છ ત્રણ ધુઈ છે એ દેવી દેવતાઓને નથી માનતો એ બધા પછવાડે થયા છે પેલા શું એ ખબર નથી અત્યારે संघ कह त्रू कहानी चौथी देवी देवता भगवान नहीं मानते भगवान कई मानता को वाड़ा વાળાનું કલ્યાણ નથી કોઈ પણ વાળો છે એનું કલ્યાણ નથી આપણ નથી આવા નતા મારી તારી હોય ની ત્યાં આગળ મતા હોય ની આત્મા મોટા મોટા એવનને મળી અથવા એવનને આપ આપનો સંદેશો આપો અને એ સાચા માર્ગ કે જે માર્ગ આપ કહો છો એ સાચો છે એ માર્ગ ઉપર એ લોકો આવે અનુ છે આપનાય ઘણા છે એમના અનુયાયી છે અને આપણા પણ અનુયાયીઓ ઘણા છે અનુયાયી માર જરૂર નથી હું એકલો આપ એકલા છો તો એવી જાતનો એક सारा जवरू दोटी दौलत खो भगवान पा ભગવાન ની એક આજ્ઞા સમજ નથી માટે આચાર્ય ચિંતિત માત્ર દુઃખ થયા સિવાય એમની પરિણિત હું તૈયાર છું દુઃખ દેવા નથી માગો એ આપવા તૈયાર છે શું કરાલીસ હજાર માણસ એવા છે કે હું મારી આજ્ઞા એક વજ્ઞા હોય ને તો આખા રોડ પર ઉઠે નહિ મારો કેવાનો એજ છે વધારે ડબો કરે શું કરે તમે બુદ્ધિ ડભો ના કરે તમે એક બુદ્ધિ ડભો ના કરે અમે ત્યાં ગયા તો એક રાજસ્થાન અમને ત્યાં બોલાયેલા અને અમને દર્શન કરવા છે એટલે એમને બઉ ધામધૂમ થી પછી અમને તેડવા આવ્યા ત્યાં બસ બસ ઉપર અને પછી મહારાજે અહી અડી અને દર્શન કર્યા લોકો પેલા બુદ્ધિવાળી લોકો બુદ્ધિશાળી લોકો કંસારી ને પગે લાગ્યા મહારાજ કે છે જ્યાં જ્ઞાન ભાવિ નું ઇતરાગ નું જ્ઞાન જ્યાં કઈ પણ હોય ત્યાંથી આપડે લઈ લેવું આપડી ફરજ છે શું છે જ્ઞાન ગમે તેમ હોય તો ખાડામાં પડ્યું ગયું ભાઈ પહેલા બુદ્ધિ બુદ્ધિ થાય એટલે વિખાદ વાત થયા દાદા દાદા શા માટે એવી વ્યવસ્થા છે કે લોકો આવે છે અને અંગુઠે અને ગુટ ને ટેકીને આ કરે છે આ બીજી સામારી કરે છે આ વિધિ એના એના બધું આ દુષ્મકાળ બધો કઈ ના આ વિધિ થી દુષણ રોગ બધા નીકળી જાય અને બધી કલ્યાણ થાય મોક્ષ નિમિત્ત છું હું કરતા નથી છું કે બુદ્ધિ તો શું કે ચીત આપી શકે હવે આ બુદ્ધિ મા તમારે કહ્યું છે આવું કચ્છમાં એટલે અહીંથી ઓછી મને મુંબઈ થી લઈ ગયા અને મહારાજ ને દર્શન અને મહારાજ જ્ઞાન આપવાડાયું આત્મ ભેદ વિજ્ઞાની વાંધો કુવામાં આવશે એ છે આમની કચ્છની બુદ્ધિ અને એક આ બુદ્ધિ જોઈ તો બુદ્ધિ જોઈ ને થઈ ગયો નઈ વસ્તુ એવી છે अनुभव नहीं हो थे। एम तो एम तो दर ज्यादा गौशाला दरक गामध्या गोशाला दरेक गाम में हो जय अव पूरा अनुभव थे पी મારવાર છે કે આવી રીતનો વિરોધ નહી કરે મારો મારો વાર એવો વિરોધ છે કે મારો એવો દેશ છે નહીં એ વિરોધ ન કરે ડાહી પ્રજા બહુ ડાય રજા બહુ ડાય રજા અત્યારે કયું જીવભ દેવી ચંદરા અમારા જન્મ જયંતિ ઉજવી હતી અમારા ગામમાં ત્યાં દેવીચંદા આવેલા ત્યાં આગળ ત્યાં દેવીચંદ કે છે કે દાદાજી મારા છે અને કારણ કે સરળ રીધી કરે નહીં શક્તિ હજાર હજાર હોય નઈ દિવાળી અત્યારે દસ હજાર એટલે આ બેઠા ચારે હેતુ શું છે કે જે સુખ હું પામ્યો છું ટેન્શન થયું જોયું નથી નહી આત્મા બોલે એવું કેમ નથી આ ઓરિજિનલ ટેબ રેકડ બોલે છે સાહેબ અને એક વેદવિજ્ઞાની બે ને દેશ ના હોય શું હોય દેશના ઉપદેશ ના હોય સમજ ને ઉપદેશ ના હોય દેશ ના હોય ઉપદેશ હોય ઉપહંકાર થઈ જ હોય અને આ બધા અત્યારે જે ચાલી રહ્યા છે ઉપદેશ થાય આ તો આદેશ કેવાય શું દે આજના આચાર્ય કરવી એ નરે જવાની નિશાની છે કથાય સહિત કરવી હંજાર ચંદ્ર કથાય સહિત પ્રરૂપણા કરવી સાંભળો શું કરવું ઉપદેશ પીવાનો અધિકાર કોને છે છુ ગુણ ઘણું નીચે થી હોય અને વ્યવહાર થી હોય તેનો ઉપદેશ પીવાનો અધિકાર બરાબર છે એ માનું છું પણ હવે આટલા સાધુઓને સાધુઓ છે જે પુસ્તકો માંથી શાસ્ત્રો માંથી જે જ્ઞાન મેળવ્યો છે કેવન નામ નો ઉપદેશ છે એ ના અપાય બીજો બુદ્ધિ નો ઉપદેશ અપાય બુદ્ધિ નો ઉપદેશ અપાય વિતરાગ નોંધ કચાઈ મંદ કચાઈ ને અધિકાર છે અગર કચાઈ ને અધિકાર છે કે કરે તો એડો પર બોલ ડાઉન યાર આ બધી કે વાત છે તો કહેલે માની કરે તો યાર ઇલેક્ટ્રિક કુછ ને કુછ પૂછો પૂછો એમ કહે છે કે હું પૂછતા પહેલા આપજો ફોની વધારે માફી માંગી લઉં છું આપ જો પરમિશન આપતા હોય તો પૂછું નહી તો ના પૂછું થાય તો સરિયા કે દેખાય છે એક તો કાર્યકર્તા હે બાકી કામો કે અલગ છે બીજી કામગાર છે ને મારે दूसरी तीन क्रांति आई एक खेती की क्रांति जिसमें मानव के इतिहास में मानव जो जन्म से मतलब उसके बाद दूसरी क्रांति आई उद्योग की और उसके आज जो हमारे देश में है उद्योगिक है मगर आज दुनिया में तीसरी क्रांति आ रही है कम्प्यूटराइजेशन हर चीज को कम्प्यूटराइज करने वाली તો પરિસ્થિતિ મેં બેન હેપુટરા વિસ્તૃત ક્યાં કહેવાય પેકેત તો કમ્પ્યુટરા આગે બનુષ્ય તો ક્યાં હજાર મનુષ્ય જો કામ वर्तमें नहीं कर पाते वो कम्पर कंप्यूटर जो है एक सेकेंड में कर देता है तो ये सब जो चीजें है ये चीजें और आपका जो दर्शन है मैं उसको आ, उसका कोई निषेध में करते है, उसको बुरा नहीं मानता मगर आपकी जो वर्तमान पढ़ने वाली जैन पीढ़ी है युवा पीढ़ी जो कॉलेज में जाती है उनके भी मामले में आपकी सजा में बात है की जहाँ होता है यानी जहाँ बुद्धि खत्म हो जाती है वहाँ विश्वास आत्मविश्वास आता है જે ત્રણ પ્રકાર ની ક્રાંતિઓ આવી જગત માં એક તો ખેતી ની ક્રાંતિ આવી લોકો પછી બીજી છે તો ઉદ્યોગ ક્રાંતિ આવી અને અત્યારે આ કાળમાં વર્તમાન માં ને હવે ભારત પણ કોમ્પ્યુટર ની ક્રાંતિ આવી રહી છે અને કોમ્પ્યુટરમાં એટલી બધી શક્તિ છે કે જે હજારો માણસો ના કરી શકે કામ એ એક સેકન્ડ એક કોમ્પ્યુટર કરી શકે છે કોમ્પ્યુટર તો એમનો પ્રશ્ન એવો છે કે જે બુદ્ધિ અને જ્ઞાન જે વસ્તુ છે તો આ બુદ્ધિ નો અને આ આપની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન અને આ કોમ્પ્યુટર જે આ અત્યારના જ્ઞાનમાં એનું આપ શું સમન્વય છે પોતે અને ત્યાં બુદ્ધિ છે ત્યાં મોક્ષ નથી બુ થઈ અને બુદ્ધિ પાછી બે પ્રકારનું એક કન્યા બુદ્ધિ અને એક બુદ્ધિ ત્યારે કરતા ભગવાન એને પોતે પોતાનું અહિત કરે પોતે પોતાની જાળમાં જ વિતા અવિપરીત બુદ્ધિ આજે કેટલા માણસ એવા છે કે જે પોતાનું પડલો શું કઈ રહ્યા હોય ગુજરાત ના ગણાય બેંક માં પૈસા લાવે ગુજરાત ગણતરી છે આ તો બેંક નું લાયેલું ખાવ છો કલ્લોક મગાડો છો એનું નામ જઈને કેમ કેવાય ભગવાન તેને શ્રેષ્ઠી કેતા આવો શ્રેષ્ઠી દેશ પુરુષ પચાસ પચાસ એરિયામાં થઈ ગયા આ બધું શેતી થઈ ગઈ મદ્રાસ માં શું થઈ ગયા આ અપગ્રમ થઈ અમદાવાદ ના શેઠ ને ત્યાં ગયેલો સેક્રેટરી મળ્યો સેક્રેટરી ગયા છે ખાતી વખતે આવું ના બોલી આવું શું કહ્યું ભલે ગમે તેવા શેઠ પણ આપડે જેવો એનો ખાતા એનો પગાર ખાતા ના બોલાય તમારા મેં કિસી ધર્મ આપણે તો દુનિયા મે આત્મા યા સકતા પડે હું પાસે કામ કરું તો અચ્છા જો આ જો કે